એમના સંઘરે અમારે ભાગીદારો પડે રાધેભાઈ પૂછે છે કે આટલા બધા સંતો ભારત માં જ કેમ જન્મે છે બીજે કેમ સંતો નથી હોતા ઓલિયા હોય ઓલિયા ઓલિયા ઓલિયા ઓલિયા એટલે ફકીરો પ્રોફિટ ઈ મલે મસંતો પ્રોફિટ અને અલગ નાની ઉતે નાં કે ઈ મલે મસંતો બરાબર અલગ ખાના તો બી કઈ ધર કરલી દી હે પહેલી બારે દર્શન કુતે સબ So, there are the only prophets, passengers. All these are not prophets, so much. The people who have come from here are the people who are not. Yes, they are not. I am not. Is it a family or a family? Yes, I am. I am. I am. I am. I am. I am. I am. I am. I am. I am. I am. I am. I am. I am. I am. I am. I am. સીતેમ બદલાય નઈ પછી એક વજે કરી પણ ઠીક કોઈ ના પહેલા ચીજે કોઈ જોઈને ઠીક થા ને લેજો કરી હે કરી સંભાળ નઈ બેસ ના રુબી કાલે થી કારીન આવશે હે નેનો ભી કાલે થી સાફ કરીને આવશે એટલે તે દર તો બહુ જ વધારે ઘટતા ફાઈટ ઘટને તો કેટલા કટ ઉસોલે હે ભાઈ જુરી રે કટ બહુ જ વધારે કટ હતા લલિતા બેન પૂછે છે તે મને પ્રારદ કર્મ સમજાવ હિન્દી માં વાત કર આપડે જાતે ઉઠતા નથી ગઈ એ ઘર માં પૂરું થાય એટલે મેરેજ વાખી જાય છે કર્મ ઓ કર્મ છે ઊંઘ એ પણ કર્મ છે ઊંઘ એ કરો જાગવું કર્મ જ છે આ કર્મ પર કેવાય છે અને કર્મ એ ન બાંધતો કે તખરો તા કે કર્મ સપ વોટ એવર યુ આર 겟િંગ રીસિંગ ઓર આઉટ ઓફ કન્સિસ્ટક અ કિસક તા કે કર્મ એન્ડ ન્યુ ન્યુ કર્મ જો કોને નો ટેમ્પર ક્રિએટ ન્યુ કર્મ ઓર ક્રિએટ ન્યુ કર્મ ફસ્લી તને હવે એકેકે ઊંઘમાં અને જાગ્રત અવસ્થામાં કર્મો કેવી રીતે આપણો નવો બંધાય છે ઊંઘમાં નવા બને છે ઊંઘમાં સપનામાં સપનામાં નવા બને છે ઈવન ઇન ધ ડ્રીમ ઓલસો સપનામાં નવા બને છે કર્મા ઇઝ નોટ ક્રિએટેડ કેમ નવા બને છે ના આ કર્મ ભોગવે છે We have to, uh, pass karma. Borboa, karma to okay. so, does that that explain all illnesses, like cancer એમ કે આજે માનસિક બીમારીઓ થાય દર્દો થાય આ બધા જેને બધા વ્યસનો કુટેવો પડી જાય વ્યસનો ના તો એ બધું છે તો એ પણ પાછલા કર્મો નું ફળ છે કે જો એ પાછલું પાછલા ભવ નું હોય આપણે ભોગવાનું હોય તો પછી હવે દારૂ નું કેસન લાગી ગયું હોય દારૂ નું હોય તો પછી જાય છે He Hello came he told you guys and they go I have left of drinking wine or something and I'm, I'm not drinking no so there is this which we need go that is a go don't can a new less under on their own. yeah it needs to be that in. that is nothing but the end of that karma and uh, automatically he come comes out of that addiction no, I don't understand that thing નાનુભાઈ વન ગેન ઓફ દિયર ડેલી દાદા ઓટોમૅટિકલી ગોન સ્ટોપ ગોન હા <laughs> so how do you stand with it? There are so many such type of example, so many have left meat also here. That's Paab Karmat Nasti. That's Paab Karmat Nasti. But let me ask one question. See, here in this country, okay. here, there is always some... Like, there are some places where you can move for help, you know, they say. people who are drug addicts, they, yeah, they yeah, put them there. Yeah. Okay? Yeah. Mm. So that also, supposing I have a problem, I go to, I have a yeah, yeah, doctor, yeah, yes, me, yes, yeah. is, I go there. That means my effect also, my karma also is taking me there. Yeah, Maybe that is the true. way I should enter. That's true, that's true. That's not, are you not creating any new causes? No, say, no. Uh, those, the, those. If somebody yeah. dies, દારૂ ના વ્યસન માં મરી જાય તો પછી એના બીજા બઉ માં પણ એની જોડે આ કર્મ ચાલુ જ રે ને તો પછી એમથી એક બાર કે આવે પછી તો બધું પ્રતિવાસ છોડી એના કંટાળા ને પાછો હમ એ કંટાળા તોડી જાય તો કર્મ કર્મ છોડી જાય ઈઝ ટાયર્ડ ટાયર્ડ ઓફ ફેક રિલેશન હમ હી મેイ બી ગેટિંગ બેડ ફૂડ સપોઝ આર નિયર કોમેસ કાલેવારે ના એક કુર્તા છે કુર્તા લેતો ન જાઈ ગયો આ વોટ એવર આ હે ડન ઇન પાસ્ટ ટાઈમ બે ડો they he, he imitated because In of allergic because at the same time for any dinner cough can't I feel it no time speaking i mean do you have to have cancer to want to switch exact i mean i'm not talking about that talking about ordinary people uh -huh. you know, only when they cough blood will they feel that they done something wrong or no we're going to take many germans injections फ मोई पड़े के तार ना जुए के पे गन्मो सुधी चालू रे ब्रांडी ने सर दिया सिगरेट भी केलेस दिस इज द एडिक्शन ऑफ ब्रांडी ब्रांडी मैंने छुटी है नॉट ऑफ दिस एक फैक्टर ना छूटे गयो ઘણા જમાને અસર કઈ ચાલુ રહે આપ ઓર ઓમેન લાઈફ તો સર બધા વચ્ચે પર ઇમ્પોર્ટન્ટ ઘણી ઘણી લાઈફ ધેટ ઇઝ ઓફ પીસાઈ કેવું મળે પછી જે આપઘાત કરે તેને એવું કે પછી એમના માટે કોઈ આશા જ નઈ step-by-step step-by-step it gets uh, slower, le, le, lesser and lesser by one more, second more, third more, more, lesser, lesser, lesser and after many, many yeah, yeah. a birthman yeah. hundred yeah. percent a birthman hundred yeah. percent a birthman eighty, sixty and sixty 30, 30, and, and. Like But doesn't die die day. But means, mm -hmm. uh, uh, die. you repent, mm -hmm. you repentance means, people When repent, say say, doing now, and you say, I don't want to do this. Mm -hmm. Then is it finished for next term? ke gana ગણા મેો kare ભલે kare khara. અંદર જ પસ્તાવો કરે છે ખાસ હોય પસ્તાળા નહીં કરતો નેતા ઓલરેડી પ્રારબ્ધ in English effective. Narada Karna Vukad. Or pusat, kwaji. Kwaji. Kwaji then effect. Effect then uh. kwaji. Kwaji then effect. Effect then kwaji. Kwaji then effect. Okay, like bad habit. So mm -hmm. Because corrupt. Bad habit. Korrupti ohoy, vya sanohoy. It's that kind so of effect. It's effect. It is bad. Effect. effect. Not kwaji. This is your effect. This is your effect. રામ ખુબ રડે to man mat know the core the backside inside that, that is <coughs> that see dada sai one time that proverb requires outside evidence that, that work done that proverb dino you know. but for pulsar uh, it's one inside and you don't need anybody's help see, okay in the Gita says right. if you give way to bad habits you are you are letting your senses ગીતા કહ્યું છે ને કે આ બધા જે ઇન્દ્રિયો છે तो अतरे काबू ले जीतवाई दे इंद्रिओ जीवश के आ बदी खराब आदत है जो आप कर्म कहीसू तो पी अपने अपने रहने पर चढ़ेली रह बोल, बोलेगा नहीं जब काम अपना हो जाएगा नहीं जो अपने काम करने को मांगता है वो हो जाएगा नहीं ऐसी निश्चय नहीं होते है वो इफेक्ट है तो फिर अपने ऐसा भाव करने का निश्चय ही नहीं करने ભગવાન કૃષ્ણ કે સ્ટેજ માં ઈગો અને અહીંયા આગળ છે તે તમારે શુદ્ધાત્મા પાસે So those who don't have jnana of the dhatma, they do with the help of ego. They control the ego. Yeah. Thing. While here, because you are having jnana of the dhatma, so here you have to do vow, not ego. It's mystery. It's, it's, it's mystery. Mystery. So I don't want to get rid of all this. That's okay. Part. You know, also Jesus said, કૃષ્ણ ભગવાન કે I I I will not I will not not do that. That is ego, he says, I karte karte. So, is that is but say, And you say, uh, to to Rade, uh, decide, take decision that I'm not going to take decision, going meat or or or beer or anything. Tumne nahi it kabhi-kabhi તુાન નહી લીન તો આપી કભીન થન ને મુ બોલતા વો ટાઈમ કરન સકતા થા તો સભી કે લિયે બહોત અચ્છા થા વો ટાઈમ કરન સકતા થા દ્રઢ રાજે નયા કર સફ્ત કરની નહી કરવા વોર વી હેવ સમ ફીલિંગ લાઈક ધેટ આફટર યર જ્ઞાન પછી આવું થાય તો એને શું કહેવાય જ્ઞાન પછી પણ આવું થાય હોય એક ઈજ્જત અમારી છે એક જ્ઞાનની ઈજ્જત છે આપણે જે જ્ઞાન પછી કર્મ કરીયે છે પણ ડિસ્ચાર્જ કર્મ જ કેવાય ને કારણ કે આપડે હા એ પણ મારી પાસે જ છે ના પાડી પણ આપડે એક કર્મ કરીએ ધારો કે આપડે હમણાં જ્ઞાન લીધું છે અને બધું બાબતે કોઈને આપડે કોઈના પર ગુસ્સો થયો આપડે वो के, के, थे। तो तो क्यों है राधे राधे राधा ने खराब भाव किया તો રાધે કો બોલના ભાગના ભાગના સમજમાં આઈ ગયા છે બરોબર રિલેટી you know, and can to fetching out room uh good and evil have yes awesome the near report five Sari and for the for the, the and evil and evil support why the, good but he is sorry and another paglita for Lalita, five so any have a cabinet or we joy any awesome મેડિસિન લે <laughs> <laughs> <laughs> I I I I I have see, I have sometimes, you know, I have I know it's okay. okay. Uh... <laughs> This is some past karma That's yeah. you know, why even for breath I am mm. But but realize it, but still I can take medicine. Mm. So it's I take, medicine, right? Mm. So, immediately that રાધી પૂછે છે मार कई पाटला कर्मो हाथ से हिसाब मैंने घी वक्त श्वास श्वास तो तेरे हूँ गोली लिखलीफ थी पसी કમ થી કમ રિક્શન સમજ લીધા દાદા બિલકુલ સમજ લી જોતા અભી દર્દી અભી નહીં જી આઈ જીવ મગર ક્યાં મળે કે આપડ્રેડ પરસન્ટ પરસન્ટ પ્રોફિટ જતા બદલે મંકો સુધા જીવ રહેતા નહીં સેન્ટિ હોતીકોડા મેટ્રોલ હરકત આપને હાથ લગાયા ત્રાસ ઇન્સેક્ટસ આહ મેં લાઈક ટુ બુટ ઇન્સેક્ટસ એટીટી મેનો પ્લાન્ટ કો નહીં હમ એટલે પ્લાન્ટ ઇકે જીવ જંતુઓને એ લાગે છે પણ પ્લાન્ટ ને નથી તો ઝાડો ને રહેતો લેટેબલ કોને કે બિંદી આવી લગાવતો રાખ કે આવું તું એતા ફિગલેવેતો ઓ તા સોધી સ્પેક બળી કુત અમારી જવાબદારી છે સાબ બિલકુલ જાવ કે બહુ અચ્છા બના પ્રાણીઓ કે જીવ જંતુ ને મોક્ષ ક્યારે મળશે મનુષ્ય નહી તો મનુષ્ય એમ કે છે આ જે યુદ્ધ થવા વિશ્વયુદ્ધ થાય છે વિશ્વયુદ્ધ થાય છે એ બરાબર કેવાય એ ન્યાય કેવાય બરાબર કેવાય સોલ્જર જે હોય બધા એમને તો લડવું જ પડે સોલ્જર બી કોઈ તકલીફ નહી કરતા કમાન્ડર કરતા લોકો બારે લોકો સોલ્જર તો રાઇફલ જોડર દેતા ઓર્ડર જે ઓર્ડર દેખી ઓર્ડર માનો કે રશિયા અમેરિકા વચ્ચે યુઝ થાય રશિયા અમેરિકા વચ્ચે હવે જે ઓર્ડર આપનાર તો એક મુખ્ય માણસ હોય પહેલા હાથ નીચેનું જે આખું ઓર્ગેનાઇઝેશન હોય બધા રિસ્પોન્સિબલ તો ખરાજ ને પાવર વાપરે હા આવ્યો છુ બે તો એનો છતાં એનું કર્મ નહી પણ એનું કર્મ બજાવે છે મારવાનું બાઉન્ડ પર ગયા બહુમાં બહુ કરેલો તેથી એ ડ્યુટી બાઉન્ડ થઈને ત્યાં ગયો તેનું વજન બરાબર ઇટ ઇઝ ઇફેક્ટ ટુ ડુ ધેટ નો ઇફેક્ટ ઇટ ઇઝ બટ ધીસ ઇઝ ધ મેન ઇઝ ફાઇરિંગ એન્ડ ધ સેમ ટાઈમ ઇઝ હેવિંગ ધીસ ટાઈપ ઓફ ફીલિંગ હા બબ આઈ શુડ નોટ ડુ ધીસ આ ઇઝ ધ બર્ડ આઈ હાવ ટુ ડુ વેન આ કિલિંગ ધેન એનીથિંગ સો સેડ ધ આપડા હિટલરે બધા લાખો બધા જુજ ને મારી નાખ્યા કાપી નાખ્યા હિટલરે લાખો વરસાદ હિટલર બહુ ખરાબ ગતિ હો ગઈ હે બહુ ખરાબ વાળા ભીજન કમ્પેનિયન બના સીમા બહુ ખરાબ એકદમ મન હુને બના બના માટે બધા સીધા થઈ જશે એનું શું ભારત એટમ બોમ્બ બનાવે છે તેનું શું એમ ખોટું બધું બનાવે છે જીવ જંતુ મારવાની જે દવા હોય છે જે કંપનીઓ મેન્યુફેક્ચર કરે છે અને જે માણસ દવા છાંટે છે તો બંને દોષિત ખરા છંટાવે છે ધંધો કરીને ઘણી જાતના ધંધા કરી મજૂરી જેમ મજૂરી લેબર તેને નઈ કેડર બજાવે છે ને ઓર્ડર બજાવે અમે બધા અમેરિકામાં આપડે ધંધા પાણી કરીએ रोज सवे दादा ना नाम दी कही दादा जगत न कोई जीव मैन पे म्युनिपालिटी वाला अमार दवा छाटी पड़े मॉटल मूमो चखी राखवाटल म दवाओ छाटवी पड़े पेला ऑर्डर हो એનું પછી કરવા જેવું નહીં થઈ ગયું દાદા ભગવાન તો બઉ ક્ષમા આપે એના નીકળે નહી ભાગીઓ લાગતા લોકો મનમાં એસ લાગે બહુ ખરાબ લઈ તું બોલ ના મત કરું છે પેલા થતું હવે નથી સુધાર્થ માં દર્શન થાય ખાના બરોબર અચ્છા તમારું જેવું નહી આવું કઈ થાય છે સમિસ્ટે કીને બેલેન્સ સા સમ કન્ફ્યુઝિંગ પ્રોબ્લેમ આમના તો દે લલબે ગુસ્સો થઈ જાય એટલે મે ટેટે લેટ્સ ગો પ્રોબ્લેમ ઇઝ એંગરી એન્ડ ઇઝ નેગેટિવ યુ જસ્ટ સાઉન્ડ સમ કન્ફ્યુઝિંગ જાગૃતિ ઇન ઓનસાઇડ કોલ અ રનર વિલ હેલ્પ યુ ઇમિડિયટલી એ કીટી કોને હોતા કે યે ઇદ આત્મ અનુભવ નહીં કાગડો જાગૃતિ સવાળો છે After, Is it working, uh, more uh, after અસર થઈ હોય એવું લાગે છે બાકી એકદમ જ કઈક રાતો રાત કઈક ચેન્જ થઈ ગયો એવું કઈ મને અનુભવ માં નથી આવતું આપણ ધીમે ધીમે અવતાર કાતના અવતારની કોર્ટ થી ગઈ અભી દાદા કે પાસે કલાક મેડિટ પ્રોજેકશન ઓફ યુઅર માઇન્ડ રાઇટા એવર થિંક ઓફ ફ્યુચર he it doesn't look to me he never thinks yeah. not even next never. minute yeah. next moment yeah that is that to me is bliss because he is, he doesn't think of future yeah. only present he says i remain in presence present zone isn't that anna you can say that the state i define as being in shudha for all the time not worrying about future one one second you know, that's right. present that's great and no because hey, ke hu ehu hey samjho chhu કે દાદા એક સેકન્ડ પણ એના ભવિષ્યમાં હોતા નથી કે ભૂતકાળમાં હોતા નથી દાદા એક સેકન્ડ પણ એક સેકન્ડ પછી હોતા નથી કે એક સેકન્ડ પહેલા હોતા નથી વર્તમાન માં હોય છે તો કે હું એને શુદ્ધાત્મા નો અનુભવ કઉ છું what happened to my child what when will i get up tomorrow but he never thinks and here he opens a door he doesn't know who's coming anybody radhe radhe kisne ko radhe kisne ko insult kare itna bada sab baitha hai isme to odd gyan gyan ke pehle kya hoti isko gussa khush gussa gussa gussa अभी, अभी ये नहीं अभी ऐसा नहीं आत्मा अनुभव है आत्मा निरंतर हाजर ही रहता और अभी एक जूती लगा जूती लगा हो तो पहला वो क्या होता था जूती તો બોલે દૂસ હા ક્યાં બોલે પહેલા બધા ને પ્રસાદી આપો ક્યાં માગતા પ્રસાદી ક્યાંતા પ્રસાદ હા બોલતા કરવા માટે <laughs> આવતા કોઈ લે ગયા નહી દુનિયામાં વર્લ્ડ મે કોઈ આદમી જીતુભવ હોય અનુભવ હોય તો દેહાત્યાસ કા એક્સપીર જો અજ્ઞાન હૈહાત્યાસ કા એક્સપીર દેહાભ્યાસ બધી લલિતા ઓકે સર આત્મ તો એ જે હૈ જૂતા નહીં એક પ્રકાર સહન કહેતા अनुभव आत्मा हो है इसके लिए इसकी तकलीफ नहीं बॉडी बहुत अच्छा आत्मा का अनुभव क्रोधमान माया लोग सब चले गए मगर आपको लगता है क्या भाई और हम जान तक चले गए आपको कैसा लगता है आप तो रिलेटिव को रियल मानता है બોલતા રહી હૈ સુધાર્જ આપને બહુ બધા અનુભવ હોય ઘટા હમરે બહુ પચીસ પચાસ ઘંટા હોય લેસ દેન ટ્વેન્ટી વીસ કલાક થી પણ ઓછા છે આધા કલાક હોય હમરે હાલા છે વાતાવરણ ઘંટા ઘટાડી લલિતા બેન પૂછે છે કેવી રીતના રહેવું હસબન્ડ છોકરા બધા જોડે કેવી રીતના રહેવું એ જરા સમજાવિઝનેસ જોતા બંધ કરો બરોબર અચ્છા નહી હોય અભિ અચ્છા હૈ તમ કરો બોડી ચાલતા